એવ ડેવલપમેન્ટ તો સુંદર લાગે એવું ડેવલપમેન્ટ લઈને જ આવે હોય એવું ડેવલપમેન્ટ લઈને જ આવે હોય કે ગતેલું કે આ તો એવી હતી શેર થશે કે રે છે હા મને સમજણ સમજણ પણ બહુ સારી છે હા તમે કોઈ સમજાય નથી ખુલ્લી માફ આપે ને ઓલી માસતા ગને જગાબને જે જહાજ જરાય ના હોય જહાજ જરાય સાથે મોક્ષ થાય જહાજ જરાયની સાથે મોક્ષ એટલે કે એ જ જહાજ જરાય પંઢા કેડિયા સારું ના લેજો એવું કરો સ્ત્રી જાગજ બધું કપટ થાય બધું શાંત આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે મોક્ષ એવું સાત દાદા જે સ્ત્રીઓ જ્ઞાન લે આપની પાસે એ લોકો માં ફેરફાર થઈ જાય કે નહીં કરતા કપટ ના મો ડેવલપમેન્ટ ઊંચું હોય આ બેદી માં છે એ શું પુરુષ માંથી સ્ત્રી થઈ ગયો રે ગા આરિયા આ ગરો નું સદાસ મત કો સદાસ મત આ કોને કર્યો બેલુ બા દૈરવી દૈરવી હે બેલી જ નહીં સે તું ગાઉં ના હા કે ગા જબ દેખ પર ક્યા લાયો તો આ બેલી જમે છે ના ગુરી ગઈ છે હા ચા આઠ વાર ના જાણો છો થોડોક સમય રે પછી બાદ જતો રે હા બઉ આમ એકદમ એકદમ સુધા ભાર રેલા પહેલા તમારે બઉ મારે મારે લાઈટ લાઈટ લાઈટ કરી પણ ખાવાની શરૂઆત જે હોય ને બે ત્રણ મિનિટ ખાવાની જે જમતા પેહલા ની બે ત્રણ મિનિટ હોય શરૂ કરીએ બે ત્રણ મિનિટ એ બઉ સરસ રે ખોરાક અને જાગૃતિ ને શું ખબર ખોરાક ખુબ જાગૃતિ ખોરાક થી દારૂ ચડે છે મીરાંત અને જ્ઞાન માન ઘર નો આખી રાત લાખ લી હોય થઈ જાય કોના બાપ ની કોણ પૂછનાર છે જ્ઞાન લે એ પોતાના ડંખે ખરું અંદર કે આ ખોરાક ઓછો લેવો જોઈએ ખોરાક ઓછો લેવાવો જોઈએ એને સમજશે પણ છતાં જમવા બેસે ત્યારે વધારે લેવાઈ જાય ખાડું લેજે બધા ભાવ છે ના લેવાય ઓછી એના કારણે વધારે જાગે છે જ્ઞાન ના પ્રતાપે જરા દર્શન કરવા આવી દોડો છો પડી જાય બઉ અંધ કચાચ કચાઈ ખેંચી ગયેલા રાય પાડીએ ત્યાં છોડીએ રાય પાડીએ ત્યાં છોડીએ બેન પૂછે છે કે જમતી વખતે આપડે બોલીએ તો નાના વર્ગે કર્મો બંધાય ખરા કઈ ભાઈ વાતચીત કરતા જઈએ બોલીએ જમતા જમતા મૌન રાખીએ તો પણ બંધાય છે મૌન રાખીએ વધારે બંધાય છે વધારે મૌન રાખે બંધાયું નથી કેવી રીતે મૌ નો અહંકાર છે એવા વિચાર ન થાય અરે સમજણ થી રાખીએ તો એવું ભાઈ ગાળો મૌન રાખે ગાળો બેસી બીજી વ્યક્તિ ને કેવા જાય ને કોઈ ગુસ્સો કરતું હોય અને મૌન હોય તો એ વખતે જ નહીં ને ઓટોમેટિક કોઈ ગુસ્સો કરતું હોય અને મૌન હોય એ વખતે ખોર ના થાય ને એમ થાય વાણી થી જે બંધાય એ કર્મ તો અટકી જ જાય ને બહાર નું કચાય નું વાતાવરણ કસાય માં બોલવાથી સામે વાળા ને અસર જે થાય છે એ તો ના થાય બોલીએ નહી અંદર અંદર ગયા કરીએ પણ બોલીએ તો અમાર પેલો અંદર ની ખબર ના પડે આમ બોલીએ તો ભડાકો થાય ગયા બોલવું છે ના બોલવું સારું નાનાવ બધા ભયંકર મોહની જ્ઞાની ને બંધાય જ્ઞાન હતું જ આવરણ આવ્યું જ્ઞાન હોય તો આવરણ આવે જ્ઞાન જ કેવ આ તો તમારે એવું થાય કર્મ ઝંકા કર્મ થી જ્ઞાન ઢંકાણું છે ઝંકાઈ ગયું છે એટલે જ અજ્ઞાન છે ને જ્ઞાન સકા હોય તમને અમને જ્ઞાન આવે જ્ઞાન છે એટલે બંધાય છે ને એટલે બેન તો આવી કરે પણ એમાં વાત નો કચ્છો અર્થ નહી બંધાય એ ભાષા જુદી ને તેની ભાષા કરે બીજી મારી ગાળી કે ભગવાન નો એમને જ નાખે છે આપડે જ્ઞાન લીધા પછી એ લોકો એ વાતાવરણ માં જાય જેવા થઈ જાય છે તો પણ આપની પાસેથી જેમને જ્ઞાન લીધું છે એમને કર્મ ના બંધાય એ પણ કેટલાક લોકો એવા થઇ જાય છે ધર્મ નથી ધર્મ નો સામ્રાજ્ય છે તમારાજુ કઈ એવા કર્મ ભોગવવાનું હોય તો સમાજ ભોગવે નિમિત્ત કરે એમાંથી છૂટવું કેવી રીતે ત્યાં ને ત્યાં જવાનું માન થાય માર ખાધા તો તે કરાય તારું ઘર માં બંધા છે નહીં પણ તારે જાગૃતિ બિલકુલ બિલકુલ રહેતી નથી થઈ ગયા પછી જાગૃતિ આવે છે બીજા ના દોષો દેખાય છે પોતાના નથી દેખાતા જોવાની વ્યક્તિ અજાગૃતિ કેવાય નથી અજાગૃતિ નો દગડો થઈ ગયો લીધા થોડી થોડી તો ને ને આમ કેમ સંઘાડા કેવાય સંઘાડા પણ હજુ અમનું કઈ થયું નથી ને જયરાભાઈ ભીડભાઈ પણ કઈ કસાય કરતો દેખાય છે दादा, दादा मानता केम नहीं कह के सीमंदर स्वामी ने दादा आटल मनेमंदर स्वामी ने दादा आटलू मने तो दादा पोते व्रत पचखाण आप सिमंदर स्वामी ने आट बढ़ू मानो आ मोक्ष मारो तो अत व्रत पचखाण नु महत्व के पचखाण व्रत प्रत्याख्यान रात्री जी प्रत्याघान प्र... कर હોય તેને માલિકી ભાવીધો પછી જે ખાય છે બાર ખાય ज्ञान गर्भित वैराग्य हो बदा करता तारो वैराग्य ऊंचो तारो वैराग्य क्या गय के ચૂપ જ રહેવાનું ખબર સમજાય માણસ વિતરાગ થઈ શકે છે ને પણ આ લોકો મારો વિરોધ કરે છે મારો વિરોધ તો ભલે કરે પણ સમજવાનું આ બધા બચાર કરુણા રાખવા જેવા છે બધી શું કરે करोड़ <laughs> तो विराधना करे विराधना करेरा करे तो कई नही आटल बढ़ू कर बगड़ी जाए गए तो पेला व्रत पचखाण बढ़ू करता था दादा पास गया बढ़ू छोड़ी जुड़ू बगड़ी गये बगड़ी गए આ તો મહાવત પાડે છે કે ના હોય એ તો ત્યાગ જ થઈ જાય ત્યાગ પ્રત્યાક્રમ નો ઘેર ના તેથી ભગવાન બે ખાવા જેને કે બે ખાવા કરુણા રાખવા બધા વાંચેલા છે તારા શાસ્ત્રો શાસ્ત્રો માં બધું કે આવી જાય છે સમજે કશાય કશાય પચાસ હજાર કસાય ઉદયાધિન કઈ શકાય મારે પોતાની સત્તા ની વાત થઈ કસાય કરવા પોતાના વૈષ્ણવ ના અચાર્ય ના કરે પાપ લાગે दादा ने मैं वर्तन बदलाय नही कसाय वर्तन की जो कसाये कसायग मई આપણે છૂટવું હોય તો એ લોકો ના અહંકાર ને પોષી મને કીધું બકરેલી છે કે તમારી પાસે પાંચ વર્ષ રહી તું બકરેલી હતી એમની સાથે રહીને પણ કસાય તો આપડે કેવી રીતે બનવાનું રહી ને પણ આપણે ઈચ્છા છે કે ના મારે જોડે રહી ને પણ કસાય રહી શકીએ એવું ના બની શકે કસાય વધી જાય જોડે આ લોકોની બેઠી છે કે હું મોટી છું મહાસ છું એ માની બેઠી છે એ તો ત્યાં ન્યાય રહે ખબર પડશે તો અમે સાચી માની તારામાં કઈ અમારી સાથે રહી આપણે પોતે જેની પાસે દીક્ષા લેવાના છે એ ઘોરાણી નું ઊંધું તો ના જ બોલાય ને એ તો અવરણ વાત કેવાય ને શિષ્ય હોય ઊંધું બોલે કાપવાનું શીખવું છે ને પણ બોલાય ના પણ એ કે છે કટાય યુક્ત ગુરુ છે તો પછી આપણે સાધુ સાધુ કોઈને પણ નિલવા ના શકો કે આમ કરે છે કે આમ કરે છે કે તેમ કરે છે तू બોલાઈદ ને ને આપના તો રાત પતકાને તો હમસ્તા હો તેના બતાય રાત પતકાનો અર્થ શું નહી બોલાયદ નહી સાને તો પાખની નહી લે લે બેલે થરે આ તુરે મૈનો રે આ બજે તોળું હે ને અમે જો કે આ બધા કસાઈ કોઈ જગ્યા થાય એક મિનિટ પછી દાદા સાહેબ જે ની બારેલી એટલે તમારું જ્ઞાન લીધું છે પછી નહી કસાઈ ને ગમે એની કસાઈ ને સાથે રહેતો બી ન થાય આપનું જ્ઞાન લીધા પછી ગમે તેવા કસાઈ જોડે રહે કોઈ કસાઈ ન થાય ના તેરે જોડે સાહેબ કસાઈ જોડે હોય ઘર સારી ગંદડી જાય તો તો એક વ્યક્તિ ઘરવાળી એક વ્યક્તિ વિસાદ દાદા દાદા કેટલાને બેહરું તો આદર કેટલાક ને ચેપ આવી જાય બગડી જાય પણ ચેપ બદલા હડે નઈ ઘો માંથી બે બધા ચેપ ના હડે એમાં કઈ સુધરવાનું નથી આ તો ઊંડા તમારી સાથે એને દીક્ષા લેવાની નક્કી છે પણ મહિનો આપની જોડે રેસ નું બાવીસ તારીખ આપની જોડે રે અને પછી દીક્ષા લે એ ઉત્તમ એવું પુન્ય ક્યાંથી લાવે મારી એટલે સમજી ને જે દે છે એના માટે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય છે જ્ઞાન ગરબી ભગવાન ના જ્ઞાન મો ગરબીઓ માઇનસ માર્ક તો પછી વાત છે માઇનસ હોય માર્ક ના હોય માઇનસ હોય કચાય છે પોતે કચાય તો આગળ ધર્મ નામ કે કચાય ના હોય ધર્મ કચાય ના હોય કચાય હોય દુઃખે દુઃખ થાય એટલા નઈ થાય બીજા નું દુઃખ ના થાય એટલા મંદ કચાય કીધું છે આ વિતરાગ ધર્મ ચાલે પછી આગળ આગળ કચાય તો હોય ને આ તો સાસુ હારી આગળ સાસુ થાય મોડે કે દાદા સીધી છુટી આવે છે તમારા પાસે અને કથાઈ જવાનું ઉદય માં લખેલું છે બી બસ હા ગમે ત્યાં આકાર માં ગમે તેવું હોય છે કયા કચાઈ રહ્યા છે કોઈ ને ખબર ના પડે પોતે મંદ કચાય ભગવાન કયું મંદ કચાય પોતાને કારણ કેવાય હિંસક ભાવ છે સાધુપણ કઈ ઉદયગાર મારા શું કઈ નો ઉપાય છે આજે તારી નાખું પડશે ભગવાન આજ્ઞા પડવાની ઈચ્છા છે જગ જાહેર થઈ ગયું છે જગ જાહેર થઈ ગયું છે એટલે હવે દીક્ષા તો લેવી જ પડવાની ના લેવી હોય છતાંય લેવી જ પડશે ને હવે જગ જાહેર થઈ ગયું બધા આપણે શું આભરું બધા નહીં ત્યાં થઈને પણ આદત તો કરી શકીએ છીએ ના પડવું જમ તો નિંદા ના થાય તો હવે જેવી છે એના કર્મ એ બગડશે તું તારા કર્મ જ્ઞાન મળે છે બઉ કયું થયું કઈ અમે જ કઈ ને ખ્યાલ કઈ સાધુ એવું રીદનું આ રીતે બોલે શ્રીમદ રાજેન્દ્ર આવી છે કયું કે બધા સાધુ સાધ્યોની અવગણના કરી ન કહેવાય ના એ આતિવ્રતને અવગણના કે બધા સાધુ સાધ્યો એમાં હોય બધા સાધુની હોય કઈ થી લાવ ન હોય નવી જાતનો અવગણના કહે બધી આ આદ્રિકરાને જ્ઞાન હે ભગવાન ની આજ્ઞા પાડવાની ઈચ્છા છે મૂકી દેવાની સમજણ નથી કરતા છે પણ આ તો કર્યા મહિના સુધી ઉપવાસ કરે છે ગરમ પાણી એક મહિના સુધી ઉપવાસ કરે છે એમાં ગરમ પાણી એટલું જ ભગવાને ચાર મોક્ષે જવાના ચાર પાયા કયા ને જ્ઞાન દર્શન ચારિત્ર ને તપાસ કર્મો ને દૂર કરવા માટે પેલું તપ નો પાયો ભગવાને પણ કરેલા ઉપવાસ ને બધું કરે કરતા હોય ઉદય કરે ભગવાન આવું ના હોય કે આ તો આ કરતા ઉદયકર્મ કરે છે આ ગળે ને ફાંસી કે છે આ સાધુ આચાર્યો ને ગળામાં ફાંસી ગળે ને ફાંસી ઉદયકર્મ ઉપવાસ કર્યા કર્યા લોકો અને એનો ગર્વ લે ગર્વ રે एक दिशा निर्द्रा अंदर तपस्या જ્ઞાન તપસ્યા હોય તો કે જ્ઞાન એટલે પૂર્વે જે કર્મો કરેલા છે જ્ઞાન કોને એ લોકો માને છે કે પૂર્વે જે કર્મો કરેલા છે એ કર્મો હવે નિર્જરા કરવા છે તો આ તપ કરવાથી આ નિર્જરા થશે એ બધું સમજવું એને જ્ઞાન ઉપાય એમનો દોષ નથી વિચાર્યો શું થાય કરતા એની છે કે મારે મારી ને આજ્ઞા પાડી પણ આજ્ઞા જ ખબર નથી